ત્યાં કોઈ માંગે માઠી મુકાયા છે તે મોખ આ દુઃખ માંથી દુઃખ માંથી સરળ દુઃખ માંથી મુક્ત થવું નામ આ તો બધું એની મારે ઉત્પન્ન થયું છે બે વસ્તુ ભેગી થયાથી ઉત્પન્ન થઈ જાય જેમ દૈયા કિનારે લોકો નાખ્યું હોય એ નાખ્યું થોડું બધું બધી જગ્યા થાય તો બધું ઉત્પન્ન થયું ઉત્પન્ન વિનાશ ઉત્પન્ન થયેલું એની એને ટાઈ ના હોય કોઈ પણ વસ્તુ ઉત્પન્ન થયેલું ટાઈમ ના હોય ઉત્પન્ન વિનાશ થઈ જ હોય એટલે ઉત્પન્ન થયા વિનાશ ઉત્પન્ન થઈ જ હોય ઉદનાશ ઉત્પન્ન થઈ વિનાશ ઉત્પન્ન થઈ એટલે બે વસ્તુ દૂધી પડે ચાર વસ્તુ આત્મા નો વિશેષ ભાવ છે વિશેષ સ્વરૂપ છે શું છે વિશેષ વિભાવ સ્વરૂપ વિભાવ આત્મા વિશેષ ભાવમ માટે હોતો વિશેષ અને પોતે સભામાં જ આ વિશેષ ભાવ એને વર્ગ ભૂત વર્ગ્યું હોય ભૂત વર્ગ્યું હોય તેની કઈ માણસ મરી ગયો નથી અસર રહે બીજીસાર બધી બહુ સાયન્ટિફિક છે બધું આ બધા ચોપડિયે પુસ્તકો ભગવાન દ્વિભાવ થયો તેથી આ કલ્પના કરી તે કામ થયું એવું કોઈ એટલે ક્યાંય લખ્યું બધા ની ઈચ્છા થઈ તેગત રચી થાય દેખાય જોઈને આજે જોઈ ને કઉા વિજ્ઞાન ત્યારે બોલી શકાય ને અને તે એટલે વીસ વર્ષ બોલ્યા હતા આજ બોલ્યા શબ્દ ઘેર ના હોય અને બીજું કોઈ પણ એવું વસ્તુ નથી જેમાં એરફાર ના થાય હોય હોય તો તારો મરે તારો તારો મરે ના મરે તારો વિજ્ઞાનજન મોટી વાત કરે મોટ વાત હોય કરવા દુઃખી મુક્તિ બરાબર છે એવો મોક્ષ માં પણ હશે એક જ આડે એ ભૂમિકા સુધી આ લોક ની વાવે અલોક આ લોક છે ને અલોક છે તે અલોક માં એ નથી કરીએ અલોક ના આકાશ એ એવું આ સીધ ક્ષેત્ર છે અલોક અને લોકો વચ્ચે ત્યાં ખરું આકાશ ખરું કે નહીં દાદા ત્યાં આકાશ ખરું ને ત્યાં સીધે ક્ષેત્ર માં આકાશ તો ખરું કે નહીં આકાશ અંદર અવગા પણ કેવું છે અનાવઘા આકાશ ને એ પોતે ઉકાળમાંથી સ્વાવલંબી કહેવાય એ સ્વાવલંબી કેવાય સ્વતંત્રઈ શકાય ભાઈ પૂછે છે આત્માને અભ્યાસ લાગે છે આત્માને અભ્યાસ લાગે છે આત્મા ને આઘાત લાગે ત્યારે એનો અનુભવ થાય છે એ કોને લાગે છે એ તો આ અહંકાર જેને આઘાત લાગે થયો ત્યારેય મરી ગયા છે શરીર માં પણ જગ્યા એવી નથી ના હોય પર નથી એના વાળ માં નથી એમ લોકો નું કેવું છે કે નાભી નીચે છે વધાર પડે કેટલું બીજું બધે શુદ્ધતા ઓછી નાભી નાય ના પ્રદેશ નું ક્લિયર એટલું કર્યો એ વખતું આવરણ નથી અનાવરણ કર્યું ના પ્રદેશ માં શુદ્ધતા હોવાથી આ લોકો પોતાને ઘેર જઈ શકે છે આવરણ હોય તો પોતાનું ઘર જળદ નહીં પોતાની વાય છે નહીં સરપંચ પાવ આ કુંડલી ની કે છે સરપંચ પાવડી સરપંચ પાવ છે અહંકાર ઉપર જાય પછી બહુ જ અહંકાર જાય એટલે પછી એ છે આવે ને બધા ઘણી એવું થાય કે માણસ ખુબ જ અહંકાર નો કરે અને પછી એમાંથી કઈ મળે નહીં એમનું કેવું છે થાય એ જ માનવ નું અસ્તિત્વ હોય છે એવું નથી લાગતું અહંકાર એ જ માનવ નું અસ્તિત્વ છે એવું લાગતું નથી મારા માટે એક હું છું હું કરું છું આત્મા ક્યારે અંદર બદલે આવેદ્ધ આવે દિવ્ય દ્રષ્ટિ એવી પ્રાપ્ત થાય ખરી જીવ એવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય ખરી જીવ શંકા કેમ પડી તો થાય સમર્પિત કરે જયારેરાય ત્યારે એક બાપ દીકરા ની દીકરો બાપ ની અર વાત કરે ત્યારે કેમ કરું આપણે કોઈ પ્રયત્ન સમર્પણ કરી દીધું છે ભગવાન મારા ઉપર દયા કહેવાય એમને તો અર્જ કરી એવી વાત કરી આ બધી લાલચો છોડાવોડાવો આ બધા દુઃખો માંથી તમારે છૂટા ચાર ને રોજમાં છૂટેલા દેખાય નહિ થાય એટલી થાય મહાન જેટલી કરી થાય પાછળ ભાજપ શરણાગતિ માણસ નો શરણાગતિ નો ભગવાન ને થાય જયારે અહંકાર ના હોય શરણાગતિ ની ભાવના કરે છે શરણાગતિ ના કરાય માણસ થતી હતી અમાણું ભાડો થઈ જાય છે આપડે જેને શરણાગતિ આપણે આપને કરે છે ને આપને શરણાગતિ છે ને આપને શરણાગતિ કરે છે તમને સર આવે ઘર લઈ જવાનું નહીં પછી એ પોતલું આપત લઈ જવાનું હા ભરવા પડવાનું લોકો કબૂલ કરે છે બરાબર છે વિરાટ સ્વરૂપ પાસે એ જ આપને પ્રાર્થના પ્રાર્થના કરે છે આપને પ્રાર્થના વિરાટ બીજા અહંકાર લઈએ એનો વિરાજ કરાય શું લાગ આપી ખરેખર હસુભાઈ ખરેખર હસુ ભાઈ મને શું ખબર પડે કેમ હું કોણ છું કેવો છું મને શું ખબર પડે કેવું કેવું પોતે જગત બધા પાકિસ્તાન હોય હિન્દુસ્તાન ના જા તો નકામ જન્કમસે જન્મ હિન્દુસ્તાન એ જન્મ નકામો જાય જીવન માં તો હું કોણ છું ભારત નોંધા ભગવાન તો પોતાનો શરૂ છે ભગવાન આપડે વધી નથી ભગવાન મને તો એ તું જાણવા પછી આ મને તો અથવા ના જાણ્યું પરિયા આવતા જાયને આવડે કે બે આકલ જો હોય એટલે પરિયા આવતા થા રહેતા હા પરિયા આવ સુ બુદ્ધિ તો પછી શું થાય એટલે દાદા કી ખરું કે એ જ તારા તેલામાં સીધે થી સીધે પાસેનો તો સુ રહેવા ચિંતા થાય છે ઘણી ચિંતા થાય છે ખલાસ થઈ જાય માનવતા ની સિલક ખરાબ થઈ જાય ચિંતા કરવી આવી જાય છે છૂટી જાય છે પણ નથી કે ધર્મ પામ કેવાય ચિંતા ભગવાન કર્યું જીત સિંધ ના કરે કૃષ્ણ ને કરું નથી કરું બસ ચિંતા કર્યા કરે કૃષ્ણ કઈ વાંચતા નથી આ ઘણા ના ભાવ થઈ ગયા કઈ જે આપને સપું છે હવે હવે આર્તાનો થાય ને આ બધા વિચાર કરવા બેઠા સાબ સાબ આ વાત આ છે કે આ આર્તા બગવ છે આર્તા હોતો ને ત્યારે બધાય ભાઈ ભાઈ જ મત એ એબુ તો પડે ને મારા બકે તો નમ તો તો કઈ જળવાઈ જાય છે નહી જાય છે અહંકાર જીવતો છે તો હજી કર્મ થાય અહંકાર જીવતો છે ત્યાં સુધી કર્મ થયા ખરે પણ અહંકાર મરી ગયો જન્મ થાય અંકાર ચિંતા થઈ જાય ચિંતા જ છે અહંકાર પણ આ દેશ સુધી ગયા અંકાર કરી શકે નહીં ભવિષ્યની ચિંતા બરાબર છે જેટલા પ્રમાણે છે જ્ઞાન એટલા પ્રમાણે વીસ ટકા ત્યાં પછી અધાર પાછળ તપાસ કઈ કર્યો જુના બોટલા ચિંતા નવા કરતા ખરાબ ના લાગે પોટલા કઈ સુરે બરાબર આગલા ભાવ નું નથી જાણતા એ તો સારું છે ને આગલા ભાવ જાણતા નથી સારું છે કારણ કે કોઈ કાકો હોય એ ગધરો થયો હોય આપણે વળગે કોઈ કાકી હોય તો પુત્રી થઈ હોય તો હા અમારી કાકી છોકરો હોય તો આપડા આગલા આવતા દેખાય એ તો સમજ બાબતો હા એક કલાક લઈ ગયો છે નગર નઈ તો નોકર ને થોડી ઘર ઘરે કાઢી જાય કઈ જવા મિલકત ને યાદ કલાક ના થાય નાની ના દે છે નાણા જ એવું નથી આપડે મનથી એમની જોઈ નાણાથી એ બરોબર હા રૂપિયા પણ આપણી જ હોય છે ને દાદાજી સામાણસ આ જે રોગ છે આપણો એ આપણો હોય છે સામા માણસ રોગ નથી આપણો મો છે એને મો છે કે એને ક્યાં છે રાખવાનો રાણી બોલું દાદા અભિનય હા એ શ્રેષ્ઠ અભિનય હા દાદા પણ અભિનય જ કરે છે ને દાદા પણ અભિનય કરે છે આપણને તો લાગુ પડે નહી દાદાજી આપના જ્ઞાન પછી શ્રેષ્ઠ અભિનય કરવાનો એવું તો નજ લાગુ પડે ને દાદાજી કરવાનું ક્યાં રહ્યું છે કઈ કરવાનું ક્યાં કરવાનું ક્યાં રહ્યું છે એમ કે કરવાનું છે કે એવા કયા કર્મો કરવાથી પાછો મનુષ્ય બહુ મળે એવા કયા કર્મો કરવાથી પાછો ફરીથી મનુષ્ય બહુ જ મળે બત્રીસ ટકા ગઢ તે માણસ થયો એક ટકો વધારે માણસ થયો અત્યારે આગળ સ્ટેશન પર પેલા હોય છે મારું શું તો એવું નથી આપડા લોકો ને નહીં પહોંચતા ગુસ્સે થઈ જાય છે ગુસ્સે થયું હોય તો જોયું તું વેપાર પણ વેપાર પણ વેપાર પણ એવું થરી મારે ના તો આઠ ટકા વાળા તો કાય તો ના દેખાડીએ ને એને કે સાહેબ દરદારો પડશે સાહેબ ઉભો થઈ ને આપ્યું પૈસા કાઢ્યા પછી આપણે કહે એટલે આ પૂછા તો નથી ચાલ આજે બે ચાપી દેવા એવી જગ્યા વ્યવહાર માં ને તે નીચે જીતે દેવાની આવડત થી આઠ વર્ષ કરવા માટે કસાય કરવાનું સ્વરૂપ શું થઈ જાય ખબર ના પડે ક્યારેય સુનિશ્ચિત થઈ જાય એવા કસાય નહીં કરવા માટે આપડે કેટલા લાખ હજાર રૂપિયા કરી દે કે કસાય ન કરાય એટલા હજાર રૂપિયા આપણે છોડી દઈએ તો આની જોડી કાય કે કસાઈ એવું નામ છે કસાય વપરાય ત્યાં કદાચ પાંચે વધારે વપરાય ફરી આવી મળશે કસાય વપરાય વખત નહીં આવી કસાય વખત વ્યવહાર જોઈએ સાહેબ આત્મઘાત કેવાય છે પણ આત્મઘાત દેહાત પો આત્મઘાત થઈ ગયા સજાય ના હોવા કસાય હોય અને કસત અને લોભ એની નહીં ખબર નથી દુકાનદાર માલિક નહીં ખબર નથી લોભ છે નહીં ખબર મારો આ દ્રસ્ત થયો તમને ખબર ના પડે એકબર ના પેલા ભાઈ ના ખરી મુશ્કેલ ટાઈમ આવતા હતા બં સાનિધ્ય છો નું સાનિધ્ય હોય તો વિશેષ ભાવ ઉભો થાય ને બે તત્વો નો થી વિશેષ ભાવ ઉભો થાય તો એમ કહી શકાય ને છ ત્યાં સાનિધ્ય થાય બે થી આ ભ્રાંતિ ઉત્પન્ન થાય છે બે થી તેાય છે પછી છ તમ થતા થતા ભેગા થતા થાય પછી કર્મ થયું જરૂરિયાત એ બધું ભેગું થઈ જાય એમનો વિશેષ ભાવ ઉત્પન્ન થવા માં તો અને આ પહેલા ઉત્પન્ન થાય ઉત્પન્ન થાય જાય ના કરે મદદ ના કરે જેને उबा, આપણે દેવું થયું છે ખરેખર ગુજલ પણ તેઓ વિકૃતિ આત્મા નથી એને આકાશ કોઈ તત્વ ની હા બરોબર દાદા પણ આત્મા એ દ્રવ્ય આત્મા દ્રવ્ય તો ખરું ને પણ કોઈ પણ દ્રવ્ય ને જરૂર પડે જ ના દ્રવ્ય કોઈ પણ દ્રવ્ય એને અવકાશ ની જરૂર પડે પણ એનો અર્થ એ થયો કે કેવળ જ્ઞાન વિષય છે સમજવા માટે આ વસ્તુ સમજવા માટે કેવળ જ્ઞાન નો વિષય છે આમ આમ સમજી નકાય સમજી શકાય એમ નથી આકાશ તત્વ એમાં આકાશ તત્વ નો એક ભાગત થયો ને હાથમાં હાથમાં એક આકાશ તત્વ નો થયો ને દ્રવ્ય છે દ્રવ્ય છે તો પછી એને આકાશ જોઈએ જ ના લાવી નાખી શું કયું ગીત અર્ચના કરીએ આપના પોતે જયાથી ભગવાન કહેવાય શું નિરાલંબી સ્વરૂપ સમજાય કેવી રીતે સમજાય કેમ અવલબન છે તે આપડે ત્મા નું અવલંબન કોને છે સુધાત્મા નું અવલંબન કોને છે પ્રજ્ઞા ને પ્રજ્ઞા અવલંબન છે તમે આગળ વધતા વધતા વધતા જેમ ફાયદો ઓછી થતી જશે નિરાલંબ છે નિરાલંબ એ જયારે જાતિ મનમાં બેઠું સમજમાં ત્યારથી હવે મને એમ થયું કે આત્મા કેવો છે એવી શોધ કર્યો એ બહુ મોટી વાત કે આત્મા શું છે શું નહીં એ પછી હા પછી ખરાબ થઈ ગયું કે કન્યા છૂટ્યું એટલે ગાયક સંકેત થયો એટલે મોસ્ત્ર પ્રકારે છૂટ્યો હવે રોજ ચારિત્ર મોતન ગયા વર્ષ નો જે દરસ રૂપિયા થઈ ગયું એ દરસ રૂપિયા મોડો હોય તો મોડો ઘોળો હોય તો ઘોડો કાર્યક્રમ હોય ગાંડો તો ગાંડો કાર્યક્રમ તમારાસ્તો નીકળ્યો નઈ મનમાં કલ્પના કરી કે આ વખતે એનો કોઈ રસ્તો જોડે વગારે અસપાલ નો રસ્તો જોયો વગર અસપાલ નો રસ્તો જોયો અને સહજ કાર છે સહજતા એ મોક્ષ મોક્ષ નું પ્રથમ તબીબા શું કયું સહજતા રમ થઈ શરૂઆત થઈ એ પસંદ શિકા તમે ગયું એ સહતા ભણી ગાડ્યો એમ જે બન્યો એ આ ન્યાય કહેવાય જ કે સહકાર એટલે વકીલ સાહેબ નો ફરફ હોય બીજું ફરફ હોય કોને અંદર કેમ નહી કોને અંદર જુની કઈ ના દેશો વિચાર આપણે અંદર ના બોલે દેખાતું શબ્દ માં પેલું દેખાય છે કહે એને જે ફોટોગ્રાફી લેવી છે એ એને ગમે તે હિસાબે લેવી છે કે અચાનક કરે કે ના કરે ગમે તે થાય તે લેવા પણ પણ કરાવી દીધી સધાર પરમે કીજોબ લે મળે હવે ગમતા શું કરે છે તાર દ્વારા નથી હારવાજ રીતે ના ગબા રહી જ નહિ જતો રહેતો રહે નહીં કાજામાં છે ને કાજુ આવું છે શબ્દ અને સમજ એનો એનો અનુસંધાન શું છે આત્મા નો સભાવ છે એ પૂર્ગ છે શબ્દો પણ સમાજ વસ્તુ છે ને એનો શબ્દ સાથે શું સાંધો છે બઉ રાગ હોય ન રાગ હોય તો એક્ઝેટ આવે ચુકાય નહી શબ્દ અને દ્વેષ હોય તો દ્વેષ નહીં રા હવે આપડે શબ્દ બોલ્યા સમજમાં બીજું શબ્દ બીજા નીકળ્યા જય સચિદાન દાદા